दाख तरीके भगवान जयल ज्ञान प्राप्त था गौतम स्वामी ज्ञान आप तय जन के पांच मरा मा चौथा आरा मनुष्य जीवशास्त्र भगवान गति थे वर्णन करेलू तो ये मुजब कदाचा भागे वुष्कर्म करने वो नहीं आने ના એ તો આવ્યા નહી ખોરવું હોય તો પદ્ધત છે એને માટે એને માટે દિવસ કાળો અઠવાડિયે એકુદાડો કાઢ્યો સ્પેશિયલ એને માટે દાડો કાઢ્યો એના માટે ઠીક છે પરસો ને અડધો કલાક મળ્યો તો ઠીક છે દર્શન કરીએ ભગવાન ના દર્શન કેવી રીતે બહાર ભૂટ કરે ત્યાંથી બહાર કઈ જવાનું કે ભાઈ બધી વ્રત્ય બહાર ની ભેરો અમારા અંદર જઈ भगवान देव दर्शन करता वक्त भगवान ने कहे प्रतिमा थी अभी खुश थी परंतु मन एटू बध चंचल एकाग्रता तो ये शु करे એવું ચંચલ છે કે આ નિશ્ચય કરીએ છીએ પણ એ રહેતું નથી મને બાજુ મૂકી શકાય કેવી રીતે આ દરવાજા પેલા બંધ કરી અને બાર સાથે બીજા બીજા સાથે કાળિયા લોકો આવે અને ગુમા બુમ કરતા આમ કરીશું અમારું એવું રથ થતું કે છે ના કેમ થાય છે મારી પાસે આવીને આખરે કેવું તૈયાર છું અત્યાર જે જે ત્રિભદ્રાદે કહ્યું છે કે મોક્ષ દાતા આવશે ત્યારે મોક્ષ નું પણ દાન આપશે શું કહીશ તો હું તો નિમિત્ત ચિંતા રહી જીવન અહીં જ થઈ જવું છે આવું ચિંતા ભાઈ ઘોર ચિંતા ભય જીવન એક તો જઈને મુખ્ય જઈને સાચા જઈને ચોથા ચિંતા જ ચિંતા થાય એવા કામ જ ના ભાઈ આ તો અજ્ઞાનતા એટલે બધી ઘુસી ગઈ ચિંતા મંત્રો હશે બોલાવું બોલશો વર્લ્ડ ની ઓબર્વેટરી વર્લ્ડ ના તમામ જાતના પ્રશ્નો પૂછી શકાય તમામ શાસ્ત્રો ના ભગવાન ના હડતાલીસે યાદવ ના પણ એ જ્ઞાની પુરુષ છે ભગવાન નથી આ ભગવાન માં પ્રગટ થઈ ગયો છે ચૌદ દુઃખ નો નાશ પ્રગટ થયો છે મારી ચાર ડિગ્રી ઓછી છે બાર તાર પૂરી કરવી હશે તમારી થોડી ઘણી ઓછી છે જ નહી ભાઈ ના એવું છે ને એવું હોય જ નહીં જૈન જૈન થયો નઈ જૈન થયો હોય નઈ जैन धर्म मनाय कोई कोई पाणस बीजाध्यात्मिक कक्षा नक्षणी करता अमरा मन मू के मने भाव रहे सारू પણ અમે તો અમે તમને સમજ પાડી ક્યાં છો અમેરિકનો વર્તમાનમાં આવેલો વધે વધે જ નહી બોલો આવે પરમાત્મા પ્રગટ થાય એને આપણે ઓળખાવો છો अंदर परमात्मा अंदरत्मा प्रगट था पड़े क्या लेक तो क्या तुम भगवान करो नहीं मारे हम नी पुरुष भगवान तो मैं મને દાદા બાબા તમે એના માધ્યમ છો માધ્યમ છો તમે ભાઈ ભગવાન અંતર્ગત થઈ જાય તમે તમારી સમજણ મુજબ વ્યક્તિ એવું નથી પણ આ દેશ નો માલિક થયો નથી આ મન માલિક નથી થયો આ વાણી માલિક નથી થયો આ જે બોલે છે કોણ બોલે છે વાણી પોઈઝન વગર ની છે કેવી છે એમ કે મારી વાણી છે ત્યાં પોઈઝન છે ફાઈવ પર્સન્ટ પણ આ તો વાણી ઓરિજિનલ છે અંદર ઓરિજિનલ ની વાણી છે બોલી રહી છે એનું નો જબરજ પડે ને એટલે આ દાદા ભગવાન કોણ છે સમજાવી પડી એટલે હવે તમે સારી રીતે અને આગળ એ કરી શકશો ખબર પડે ને મનમાં ભૂસાળો હોય તો આવતી ભલી વાત ના આવે આમ તો બહુ બુદ્ધિશાળી કરી ને પછી ઉધું માપી દઉં એમ કેવાય છે કેવાય છે કે અંદર ચતુરાઈ હા ચતુરી બહુ વધી ગઈ ચતુરી વધી ચતુરાઈ બંધન વધારે છે ચતુરાય બંધન વધારે બોલાવા છે પછી કાર્ય શક્તિ કરાવશે તમારે કરવા નહી તમે કશું ઈ જ વધી જશે ને હું કરવા ગયા પછી થતું નથી એવું થતી નથી એવું થશે શક્તિ માંગો હા આની આખા જગત નું પ્રતિકોણ આવી ગયું છે આટલા आखा जगत नई जाए आपको न करम शक्ति आप मामा आजदारी उपदेशको अभिनय करे धर्मय करेदारी उपदेशक नो अभिनय बुध ना करवा अतरेटा उपदेशकों देधारी उपदेशकों के धर्म नो अभिनय करेटा दुनिया नहीं हो अपड़े से, अपड़े से, अपड़ा परूंग होता मार्गे दौड़ता तो धारक तरीके रहू तो करविएक नो आप बिल्डो देो होगवान मार्गे जो धर्म मार्गे तो युद्ध भारत એમના કયા પ્રમાણે કરે આજે પ્રશ્નો બરા રહી ગયા બોલો એટલે પ્રશ્ન છે બોલો એવું છે वनस्पति वनस्पति विवेक एक संसारी मन से राखवाजेस्ट करो वनस्पति एक તો કે સામાન્ય મનુષ્ય ક્યાં સુધી આ અનાજ ખોરાક જે ખોરાક ખાઈએ ત્રાસ ના પામે જે જીવ જે જીવ આપણા ત્રાસ ના પામે તે ખોરાક તે જીવ હિંસા કરવી આપડે ખોરાક ખાવામાં તમે તે હિસા કરવી હોય તો એટલા જીવો ની કરવી ત્રાસ ના પામતા હોય એટલે ઘઉં છે બાજરી છે ચોખા છે બધા ત્રાસ પામતા નથી એ લોકોને બેભાના વ્યવસ્થામાં છે એટલે તમે બાપાનું કોઈ નાખી જાય નહીં તમે એને દળવા મળો તો એ પછી થાય નહીં એ તમને છૂટ છે લઈ લઈ અહિસે આ લોકો કરીને લોકો ને પોલીસ બનાવાનો ધંધો કરી ચીજ નિવ વસ્તુ ખવાય જ નહીમાં જ નથી એ ખવાય જ નહી ગયા પછી હોવો જ જોઈએ જ નહિ નિર્જીવ વસ્તુ ખવાય નઈ નિર્જીવડી એટલે ધંધો છે હીડું તો અડાય જ નહીં લોકો ગમે એવું કે નિર્જીવ છે એ ભયંકર જોખમ છે સમજ ને બધી જાત ના વેજીટેબલ છે પણ જૈન ધર્મ માં કાંદા બટાકા ખાવા કંદમૂળ ખાવાની ના પાડે છે હા કંદમૂળ ખાવે પણ એ કદમુળ ના ખાવ ને કદમુ ખાવ કે ના ખાવ તમારે પેલા જેવું નથી ઈડા જેવું નથી ઈડા હું ઈંડું છોડી દઉં કે કનમુર છોડી દઉં ત્યાં ઈંડું છોડી દે કરે શું કહ્યું પછી એ કે છોડી દઉં કે આ છે બીજી શાકભાજી છોડી દઉં શાકભાજી ખાધે કનકુર છોડી દે શું કરે એવું છે ને કે આ કંદપુર નુકસાનકારક હોય તો બટાકા પણ વૈષ્ણવ ધર્મ અંદર પણ કે સ્વામિનારાયણ ધર્મ અંદર પણ બીજા ને પણ ખ્યાલ આવે જે ખાતા હોય વાત છે બોલાય લો કે હવે તૈયારી થઈ છે બસ ની બધા અત્યારે વર્જિનિયા જાય છે પેલું ટેમ્પલ છે ને વૃંદાવન ટેમ્પલ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ મારું પેલું ટેમ્પલ છે ને ત્યાં બધા જાય છે દર્શન કરવા बस करी बस ऐसी बदा जाए तैयारी अहिया करवाती चालो आप શાંતિ થઈ જાય અહી તો એકાગ્ર રહેતા નથી તો આ એકાગ્રો એની પૈસા ઉપર પૈસા શાંતિ કોને તમને પૂછું છું કે મારા પ્રશ્ન છે મારી ઉંમર ચોત્રીસ વર્ષે થઈ મારી પાસે બધું છે પણ મારત ની એક કરું કેમ શું છે એટલે મારી પાસે હું મારી ઉંમર ચોત્રીસ વર્ષ ની થઈ મારી પાસે બધું છું પૈસા નાખી દઉં છે નાખી દઉસા નિર્દોષતા નિર્દોષતા નિર્દોષ ગમતી નથી કેવું નથી આ તો જી વખત કોઈ કોમેન્ટ કરે એટલે હું તમારી સામે તારું કેવાય નિર્દોષતા તારી એટલે લોકો તો જનરલ વાત કઉ છું એટલે એને કોઈ પર્સનલ નથી જનરલ બીજા બીજા બધું છે તારી પાસે છે મારી પાસે શાંતિ પક્ષ બે રાખી કોન રાખે છે બે નાખવા બે નાખવાનું કારણ છે તે વખતે એક વખતે અટકાય હોય તો કામ લાગે ને બે જોઈએ ને એક કંડમ ગયા પછી બીજું આવે બે હાથે હોય તો લર્મ થાય બે હાથે એક હોય છે બે હોય છે કપાળ માં તો એ લાલ જ કરવાનું કેવું તેવું નહીં તો લાલ કરવાનું કેમ કે છે ના એવું નહી અમુક અમુક પીવો કરે જે પીઓ ગમે તે કે સામે સ્ત્રીઓ તો કેટલા કિરણ કરે છે કેટલાક કાળો કરે છે બધા બહુ જાતના કરે છે કારણ પૂછો શા માટે કે તમે લોકો ચાલો અહિયાં કેમ કરો છો ચાલો એટલે અમે આર્ય સ્ત્રી છીએ એટલે સુધી સમજી નથી અનાર નથી બીજી મેરી જતી રેતી આપે કહેલું કે પછી ચોરસાલી એ તો અહીં ચોપડું પડે અહી ચંદન ચોપડું પડે શીરો ચોલ ચંદન ચંદન વાળું લાલ કંકુ હોવું જોઈએ અંદર ઠંડક કે આપડે અહિયાં અમેરિકા માં છીએ અને અમારા મા બાપ છે તો અમે એમને કઈ રીતે સેવા કરી છે જેથી કરીને એમને ખરેખર શાંતિ લે ના જરૂર નથી જરૂર નથી ડોલર મોકલો એટલે एक ही भाई बिजू का है भावना हाजिर रखना मेरा भाव मत बदलो भाव भावली बात है भाई बहनों तो है क्या बैकग्राउंड है इनके दिया कवि धर्मेंद्र के और आप भाव के वाले जब बड़े ना बारे भाव करो बन आया सर चार ने होलो मुगले आई है की का आप है इधर आना चालू लागियो कैरियर मिलते दिया ने देना किया वो देना हां भजन बा किया दे देखो भाई ध्यान दिया दादा दादा ये मेरा ब्लैक एंड व्हाइट है ये कैसे दादा जी हमें नहीं हमड़े नहीं लग गए फंदा दादा के वो कई तरह के तरीके बनाए कैसे પોતાનો હશે તો લાંબા પૂછો છે સાચો ઉપવાસ કેવી રીતે કરાય સાચો ઉપવાસ આપ નક્કી કરવું પડે આપની રાતે સવાર થી ઉપવાસ છે रात नया पोराक नहीं બને તો સારું ના કરો તો પણ સાચો ઉપવાસ કરી એક બાથરૂમ સંદાસ બે જવાની શું બધું બંધ કરવું જોઈએ પૂછેલું પ્રવીણભાઈ પ્રવીણભાઈ જઈ એમણે આગળ પ્રશ્ન પૂછેલો દાદા તો પછી એનું મગજ તરસ અને ભૂખમાન રહ્યા હતા તરસ અને ભૂખ પાણી ખાધું પાણી રહ્યા ઉપવાસ કરે તો लगे सर कारण अंदर नातावरण हो ना भूख लागू भूख लगे तो लागी पी बंद जैसे रहते आनंद अत खबर मेडिकल नबड़ाई એટલે મન મન પારિમાન ખરાબ રહે એવું કહી શું થોડો પણ પછી બધું જ કરતા આમ લોકો વ્યવહારિક વાતો કરાય આત્મા આંગેલી બધી જ વાત છે કેમ ઉપવાસ ના દિવસે બહે ની છોકરાઓ સાથે વ્યવહાર થાય કેમ એ ધાતકી ખાતો કરતો ને કરવા દે આપડે બહુ એ નહી આપણે ઓર્ડર નહીં કરવાના આપણે તો જયારે ગેસ્ટ હોય ને એ રીતે દાદા નો અક્રમ માર્ક સમજાવતા બતાવે છે મોક્ષ માટે સ્પષ્ટો એમને અક્રમ માર્ક સમજાવશો બીજા પગ ત્યાં ક્યારે નહીં ચડે કારણ કે જેટલા પરીકે ઓછા થાય એટલો પગથ ત્યાં ચડતો જાય પરિગ્રહ ઓછા થાય પરિગ્રહ ઓછા કરવા જઈએ ઓછામાં જીભ જી ઓછી જીવવું જોઈએ જે મળ્યું પૈસા है। परिवेश मग अत्य बंद गो क्रमिक मैं क्या जय मन जो युवा बोले और राखे तो क्रमिक मार्ग चले नही तो क्रमिक मार्ग बंद जाए લિફ્ટ માર્ગ લિફ્ટમાં બેસી પોતે આત્મા પડી જાય જેમ દુકાન આપણે દુકાનકારી હોય કાઢી નાખ્યું ના નીકળ્યું હોય જલ્દી તો આપડે ભાગ્યા સુગ્યા એ રીતે દુકાન દુકાન ભાગી શકે એવું છે ભગવાન ભાગી ને ના પાડી ચિંતા કરે ના પાડી આવે છુટી નથી દાદા જ્ઞાન લેવું પડે દાદા જ્ઞાન આપે અને એ જે વિધિ કરેલા ચિંતા કરો બે લાખ નો દવા મળે સાડા ત્રીસ જણાની ગેરંટી આપવાની ગેરંટી કેટલા વર્ષથી બે વર્ષ ને ગેરંટી આપે છે ચિંતા કેમ થવી જોઈએ ચિંતા થાય ચિંતા નો ફાયદો જાનવર પણ વાપવાનું છે મનુષ્ય પણ છોડી જાનવર માં થવાનું એમ અન ચિંતા ભગવાને ચિંતા ના કહી મહાવીર ભગવાને કહ્યું છે એ રાય માત્ર ઘટવત નહીં ફેફા નહીં તમારે કામ કરે આવું પણ તે ચિંતા બધા ભગવાન ને વાંટતા જ નહીં કહેવામાં આવે નહી ને ભગવાને શું કરે પણ આપડા આલોચના લઈએ છીએ અને બેન કે છે કે આપડે ગુના થઈ ગયા પાસેથી જ્ઞાન લીધું અમે રાઈટ અને પછી થી નહીં કરવું જોઈએ તો કદાચ કર્યું પછી થી આપણે આલોચના માંગી અને એ આલોચના જે આપે તમે કરીલોના કરે તો ગુના માફ થઈ જાય ખરાબ કરીએ આપે છે જીવન જીવાનું જીવો છે આ મારી પાસે ત્રીસ ચાલીસ હજાર માણસો છે જીવન નિરંતર જીવી રહ્યા છે આ તો જીવન જ નહિ જીવડો ખસ બસ ખસ બસ ખસ બસ વિતરાગ વિતરાગોનું વિજ્ઞાન જાણે ત્યારે શાંતિ થાય અને ગાય પેલા શું દાડો વર તમને આજ્ઞા પાડે તો દાડો વરે તપા ખાયા કેટલી કર્યા કેટલી મળે સારું મુહૂર્ત આપડે કઈ નવું ઘર લઈએ તો વાસ્તુ પૂજા મુહૂર્ત સારું જોઈએ એ બધું જરૂરી ખરું ઘરું ઘર નવું લઈએ ફક્ત ભગવાન ની આજ્ઞા પાડવી એટલું જરૂરિયાત છે બીજું બધું જે બન્યું એ કરવું છોકરા ભણાવ છે સારું મુહૂર્ત જોવડાવવું કોઈ બીજું કાર્ય છે જરૂરી છે કે નહી નથી થાય તો એને ઉપાધિ નહીં કરવી ના એ બધા શેના માટે વાસ્તુ શેના હતી એ ભાઈ પાયા ખોદે ખદે જીવો બધી મરી જાય આપડે થઈ હોય એ હિંસા નિહાર માટે હતી પણ તે વિધિ કરવી જોઈએ દાદા વાળા સીધે જે કાક બોલવાનું બીજું કયું બોલવાનું તે દેખાડ્યું તમને તમે આપી દોરી કરવાની ત્યાંથી એ છોડવા માંગતો નથી કેમ એ બોસ છોડવા નથી માંગતો અને એમણે એમને ધંધો કરવાનો છે હવે પૈસા રોકી છોડી દે જોબ એ લોકો પૈસા રોકે બધા લોકો છે ત્રણ જણા બે ઇન્ડિયન એક ઇન્ડિયન અને બે અમેરિકન ઇટાલિયન છે આજે મિલિયનો ધંધો થાય છે તો પેલા લોકો બિઝનેસ બહુ ઉડો છે બઉ સર છે બિલ્ડિંગ વાપરે છે રેડવુડ આપણે શું કેવાય ઘણી વાર ભારે બહાર ના પણ બનાવા દે રેડવુડ ને મજબૂત બને મજબૂત હા અને આ કઈ છે હા ખબર નઈ